સાજર ઉપર ગાડી ને ચડે તો જોઈ લે વેપાર છે નઈ એવા જ્ઞાન કોઈ બુદ્ધિ ની જરૂર નથી બોલવા ખાલે બોલે તો એ વિતરાક ભાવ થી બોલે બરાબર સરખી રીતે જીવે છે બધા બિલ ભરાય છે સંતોષી વાણ છું બધું બરાબર ચાલે છે પછી બીજું શું છે આબરું ના દેવા છે ભાઈ પોતા માગો છો ને તક ના એવો દુઃખી નથી આખું જગત આધી વ્યાધિ ઉધિ ના તાપ માં ત્રીજ તાપ માં અજ્ઞાત કરે સાધુ ધન્ય બધા જ્ઞાન તાપ ની બરામાં બફાયાત કરે નિરંતર તો canvas પર આધ્યાતિક હોય છે. ઓતે મૂળ જગ્યાએ જ નથી ને. આધી આધી પતને તાપમાં નીરંતર ફરકિયા કરે. અને દવા તો પરજો પ્રક્રિયા કરે હે તાપી આમ તે લાલ ટીગરે ને તો ડાળીયે ડાળે બેકકે પુસ્તક આય મહિલા બધા જોઈ લો બેઠા બધા જોઈ ને જોવા ને દ્રષ્ટિવાય તો તમને તો એ દ્રષ્ટિ હું જોઈ લઈએ અંતર રહે છે બાર મળું સારું દેખાશે તો મારીને ગાલ અંતર નિરંતર રડ્યા કરે તેથી કરુણા ખાદી છે જો પોતાનું જ ઠેકવાનું પોતે કોણ સુધી એનું જ ભાન નહીં તે દુઃખ થતું છે પોતે કોણ સુ એનું ભાવ નહીં તો આ દુઃખ કેવું થતું છે શું કરે ઘણી વખત એટલું સારું છે મને પૂછ્યું કે લોકો શાધારે જીએ છે દુખ્યા હોય તો તમે એટલું જોઈ લે કે આ બધા લોકો ને કરતો દુઃખ સુખી સુખ સાધારે જીએ છીએ બરાબર આ બધા લોકો કરતા હું સુખી છું મારે એમને મળી આવે છે અવલંબન બધા મળી આવે છે ગાયું ચાલ્યા કરે છે એવું છે ટેન્શન ના હોય દરેક દેશ માં ટેન્શન તો કોઈ દેશ ને કારણ કે કારખાના ટેન્શન ના આખું ઉત્પાદન જ ટેન્શન નું ની ની ઇન્ડિયામાં કેવું છે ઇન્ડિયા માં બધું ટેન્શન બઉ છે વધારે છે પણ ના ટેન્શન હોય ને મને અરુ શંકા પડે છે કે જવાબદારી ગયા છે ને હજી ત્યાર પછી આ તો નોકરી કરતો હોય અક્કલ અક્કલ બળી છે ને બડી એક જે કે અક્કલ બોલે ને આ કાર અથડે એમ કેમ નઈ બોલતા બધું બોલી નાખો ને આમ તો ઘણો નિરંતર ભય વાળું જગત છે કોઈ ભાઈ રાખશો નહી રાખો તો બધા ભાઈ રાખો મરણ નો ભાઈ કોઈ રાખે છે મરતા નથી જોબ જતી રહ્યા પછી બાર મહિના સુધી તો પેલું મફત અહીંયા સરકાર આપેલી નોકરી સારો છે એ તો બધું આપે છે અને નહિ તો ઘાસ માં પેલું ઘેર તો કલાક નથી આઠ આ દેશ માં શું દુઃખી પડે દુઃખ પડે છે ઇન્ડિયામાં ચાર કલાક શું બાર કલાક તમે જાવ ને બેના શેરી થયેલા ને તું આવે ઇન્ડિયા માં મને કહે છે મારે શેરી થયું છે પણ પગાર તો આજ કે આ સીધી પગાર આપવા માંગી રહ્યા ન્યાય નહિ આ તો બધા ન્યાય નહીં પરિવાર મારે ખર્ચો થાય અને કેમ ન આ તો લાભ લેવા એની ગરીબીનો લાભ લેવા એનું નામ ઇન્ડિયન કે સામની ગરીબનો લાભ ઉઠાઈ લેવો એનું ઇન્ડિયન નેતી બુદ્ધિનો દુરૂપયોગ છે કે બુદ્ધિ છે અહીંયા પણ એવું જ છે અમેરિકાને એવા જ છો બધા સમેજીલ છે વાત અહીંયાય બધાય વાત છે કે છે હે આйна બિઝનેસ વરાવે વાત છે કે છે ભાઈ તો ને તો ન જો હજુ કઈક ભેસ એમ ભરે તમે માગો તો ના પડે તમે કઈ ભેસે ગઈ રાઈ પેલો દંડ કેટલો બધો કરે સરકાર અને તો આ ચોખું મા બંધ ના મળે બધું ચોખ્ખું ખાતું આપડે રસ્તામાં કદી બઉ સ્પીડમાં જતો હોય અને પોલીસ હોય તો પકડે તો આપડે કે અગિયાર રૂપિયા તમે કાયદા કાયદા થી મુક્ત કરે એવા બધા ડોલર આપી દોડ છે એમ કે છે શિકાગો માં એવું છે પોલીસ વાળાઓને થોડા પંદર ડોલર આપી દે તો ચાલ જવા દે નિરા <laughs> <laughs> <laughs> આપડો ચેપ કરપ્શન કરવું એ બુદ્ધિ જ ના હોય આપડા લોકોની જ બુદ્ધિ આ બહાર પડી હેલ્પફુલ થઈ પડ્યું આખી દુનિયામાં કડું ફેલાવે તો આપડે જંગલ માં પણ સારો દેશનો સારો આ ઇન્ડિયન રેવા માટે બઉ સારો દેશ છે ઇન્ડિયન પોતાનું જ્ઞાન ને સમજી દેવું જોઈએ પોતાનું અને જ્ઞાન ના આધારે શાંતિ બહુ કચકસ થાય દાદા તો બાબા શું કે બાબો જોયા કરે આ મમ્મી જેવી છે પણ મમ્મી જેવી છે છોકરા ન્યાય કર્યા આવડાવડા છોકરા ને એ સંસ્કાર ના પડવા જોઈએ એવું જીવન બહેરાઓ પણ નોકરી કરે ને એટલે જરા વધારે પાવરમાં એટલે હસબન્ડ વાઈફ ને વધારે કચકટ થાય પાવર આવી જાય સ્ત્રીઓ પાવર આવે તો સારું જ થયું આપડે સારું ચાલે ને દાદા તમારું વ્યવહાર કરે ઢીલા હોય તો સારું તો પાવર વાળા સારું ચાલે ખોટો પાવર કરે તારે ખરાબ ચાલે પાવર ખોટો પાવર કરે ત્યારે પાછું ખરાબ ચાલે ને પાવર સારો કરતા હોય તો સારું એવું છે ને પાવર ને ના હોય તમારે સાંભળો બધું સારી રીતે સાંભળો આપડે હિત ની વાત હોય બધી સાંભળો અને પાવર ચકળાવતી હોય માઉન એ આપડે જોઈ લો કેટલું કેટલું પીધું છે એવી જ રીતે જયારે પુરુષો ખોટો પાવર કરતા હોય ત્યારે આપડે ધ્યાન રાખવું આજ વંચ્યું છે બે મિત્રો જ કેવાય સ્ત્રી પુરુષ હતો એ મિત્ર આચાર્ય થી ઘર ચવાનું છે અને આવી દેસા કરી નાખી આ તા હારું સોળ પડાવતા છે લોકો સ્ત્રીઓ છે તો કામ કરે ને એટલે થાકી બહુ જાય એટલે બહાર બુ બતાવે થાકી ગઈ થાકી ગઈ માથું માથું દુખ્યું કેવું છે ને આપડે એને કે જો તારે કોમ થાય તું થાકી ગયું પાંચ ના થાય આપડે ના હોય ને એ તો અહી લોહી નીકળેલું ભાઈ શાક તમારું છું થઈને આગળ શાક બેસી લોહી કેમ કર્યુંડતું શાક સમજ ને આવડતું નથી લોહી નીકળે ના નીકળે શાક કોઈ દાડો સમાર્યું નથી એમ લીધી મેડું શાક સમાર્યું નથી આવડી આવું છું પૂછપરછ દાદા કે દાળી મત એક્સપર્ટ છું મને હજુ નહીં આવડતી નહી આવડતી કરતો દાડો જાય લોહી નીકળી જાય કરનાર ને લોહી નીકળતો હું હજુ એવું મને દાળી કરતા નથી આવડતો જો કોઈ તો હરીશો નહી રાખતો હરિશો તમે લઈ લો હું એમને કઈ લો નથી આવડતી અને કેટલી દાઢી કરી નાખી આપણે નથી ચાલ્યા કરે ઘણા પછી અમે પૂછ્યું વધારવાની જરૂર છે આપડે આ તો ભવન અહંકાર માં જ બધું ક્યાંય ગયું આમ છું આમ છું આમ છું એવું નઈ આપડે હું ढाकड़ू न ढाकू એ વાત ગમી બહેનોએ બહેનો એ ના કરવું જોઈએ અને પછી તમારું અથવા ઠંડી થવા ચાલી જ બેસાઇ ને બેસી રહ્યો એટલે આપડે એમ કેવું કે આ દેપૂતરા જ્ઞાન હોય ત્યાં ભાઈ દેહ પુત્ર તેલા લાલ લાગે લાલ લાગે દરામસ આતી બહુ ઉત્પન્ન થયો ચાલે આતી બહુ ઓનો શક્તિ થઈ જાતું શક્તિ થઈ લેશે કોઈ જોના ને ના ગમતું હોય તો આતી થઈલા બધા ઘણી વખત મારી કે ને કમુ ના કમુ આઈને અમે તે ગડી પર આયasem નવાઈ જીવંતી હોય આપણ કેવું આપડે ઇન્ડિયા ના આર્ય પ્રજાના પુત્રો એનું અનાળી વર્તન દેખેલા કેવું ખરાબ દેખાય અનાળી વર્તન દેખાય પણ અડી નહી આપડે તો આર્ય પ્રજા અંદાળી અના ભાગ જોવા દે અંદાળી જોવા વાઇ જોડે કકડાટ થાય ને વાઈટ ને જોડે જેને જોડે જોડે ઓગણીસો તેતાળીસ માં તમે કોન્ટેક્ટ લીધેલો ઘરે પધારે તો અમારી બી બધા આનંદ થાય કે જ્ઞાન બાદ નહિ વિચારો બઉ સુંદર લાગણી બઉ સર હોમોમાસ કેમ સારો કમાય અને એને દુઃખી સુખી થઈ જાય એવી ભાવના બધી પધારો ભીવી વધારે વધારે આનંદ થાય તો ગયો ખર્ચા કે ઘર દેવું છે તે વારવાનું મધર પેરેન્ટ છે એને ખર્ચા મૂકવાના એ મારે માં બી બી ને તારે સીરી છે બી બી જોડે ભાસ્કડ પડે તો બીબી ક્યાં સુઈ જાય ક્યાં સુવું બીબી જોડે તો બીબી જોડે ના પડે એટલે કેમ કે બીબી તો બીબી તો મને સુખ આપે છે અને બીબી કશું ના કરે એ કઈ અકળાય નઈ શું કઉાર બેરી ભૂલ થઈ હોય જાણે તેને પછી એમ માં ફરી મજા જો કદી મારું બસ હું જઈશ પણ શું કે આપણા હિન્દુઓ પ્લેસ માં જીવન કારણી પણ બજાવે પાછા ધણી થતો આવડતું નથી અને પાછા ધણી પણ બજાવે ધ્યેય ધણી એમ કે ન્યાય હોય કે ના હોય એને એને અકલ્પ કરી નહીં લે ઈટકો લેટતા મિયા બી પેલે ઈટકો નાખે એ વાત કરો હા ઓ મિયા મે તો દીબે ના ઇશા પર દે આય ને આગળ આલે આલે જોડે જોડે પુરુષો ને એટલું બધું રાખું છું કે સ્ત્રીઓ બહાર આપદ પછી એવું ગોઠવી આલો છું આમ દેખા દેખાવા માં તો સ્ત્રીઓ નું ખેંચું અંદરે હોયું નહી આ કેમ ગોઠવણી કરીને રસ્તા હોવા જોઈએ શું કઈ બંદર ને સંદેશ થવો જોઈએ સંતોષ થવો જોઈએ કંચન ભી કે છે કે આપડે સ્ત્રીને નાખીએ તો એનું વધારે બગડી ના જાય આપડે નાખે જતી રહેતી ના જતી રહે એટલે કુચો એ થાય આપડે એ તો ખાતરી રાખજો નહીં એટલે પછી એનું એ પોતે થાકી મનમાં સમજી જાય કે આના પેટમાં પાણી હાલતું ને મારું બોલે કમું જાય બોલવાનું બંધ કહે છે આપડે આપડે કેવાની બંધ નહીં કરાય પેટમાં પાણી ના હાલે એટલે આ દુનિયા આખી દુનિયા હાજર થઈ જાય શું થઈ જાય પોલીસ દાદા અબડા કે નબળા અબડા અધિકારો આપવા જોઈએ એમ કહો છો બાજી ગોઠવી આ સાનારા પુરુષો બધું ગોઠવડનાર સ્ત્રીનો માર્ગ મૂકનારા પુરુષો એમના વિચાર કોઈ સ્ત્રી આમ કે રાતે ભર ના જાય નિરૂ નથી ખરો ગયા તરફ મને કહે પુરુષ જે કોઈ વસ્તુ થી ભય ના પામવો જોઈએ તમને ભય ઓછા નહી થઈ ગયા મારા મળ્યા પછી કેટલા પ્રકારના ખોટા ભાઈ આ કાર્યકાય ના હોય ખોટા નથી ઉપરી કોઈ નથી ઉપરી વાળો મિસ સુધાર તમારે ઉપરી હતી તમારું સ્વરૂપ છે એ કઈ વડે નઈ તમને તમારે હિટમત હોય શું હોય બધલો નથી અને વિચારી ને કા વિચારીધું શું ચાલુ વિચારી ભર્યા નથી નેગેટીવ થઈ જાય હંમેશા પોઝિટિવ પણ વિચારતા નહિ અવિચાર્યું કાર્યનાયણ ઉગે છે અને એનો ઉપર આને કરાવે છે વાતચીત અત્યારે કાયમ આપણા ઘરમાં શાંતિ થાય આપડા વિચારો એવું કરી ઘર્ષણ થાય ત્યારે છોકરાઓ ના નાના જુએ છોકરા ઉપર બઉ ખરાબ અસર પડે એટલા માટે છોકરા ને હાજરીમાં છોકરા બધા સ્કૂલે જાય ત્યાર પછી આપડે જાય છોકરા જોયે એટલે છોકરા નો સંસ્કાર પડે બાબા આપણું જીવન જીવે નકામ વાણિયા ના છોકરા બધા તો આયાબલ ફાયદો ડબલ ફાયદો એક હજાર પહેરવું નથી એવું છે આ માટે અત્યારે લોકો છોકરીઓ છોકરીઓ પહેરણ છોકરી ઓછી થાય ગયું જગત ની સેવા કરીશું કેમ એટલે જગત નું કલ્યાણ કરવાનું નિમિત્ત બનાવડાવ એટલે પછી મેં કહ્યું પણ તમને કેમ આ બ્રહ્મચર્ય ગમે છે નાની મર અમારે ફાધર મધ નું સુખ જોયું અમે એટલે અનુભવ થી જોઈએ તમે કેમ બોલતા નથી ફાધર મધ જોયું સુખ એમનું સુખ કેટલું છે જોઈ કે જોઈએ ત્યાં મજુડું પતા છે આપડે નથી પતાવું એ છોકરાઓ સાસુ કેતા પણ પહેણ્યા વગર ચાલે પહેરવાનું પણ જીવન જીવવો કેવી રીતે બને સહમત થાય છોકરા સારા પાકે છોકરા પર કોઈ સંસ્કાર પડે નહીં એવું આપડે ન કરવું જોઈએ से, से, से, ना आधार है पगार आपेट पगार साइट टका પગાર આવતો હોય એના સાહીઠ ટકા પગાર ના આધારે ગિરીશભાઈ પૂછે ગિરીશભાઈ પૂછે છે કે આપડો ભારત દેશ ઋષિ મુનિયો દેશ છે તો આવું બધું કેમ થઈ ગયું ભ્રષ્ટાચાર બધા લોકો હોય કારણ કે બાળકો માં વધારે ભ્રષ્ટાચાર હોય મોટી મના માં સારા હોય કે મોટી મના બીજા બધા બાળકો સમજ્યા એ મોટી ઉમરના શું કહ્યું અને કુંદર નથી સમજતા એ બધા બાળકો આ સાહેબ બહુ ફીજીયે તે બિચારા અમને કઈ એવી પડેલ નથી હે આ આટ વર્ષોથી ફૂટબોલ લઈને જમતો હોય ને આપણે તો તો કઈ ફૂટબોલ તો ફૂટબોલ માંગ્યું છે ઠીક ફૂટબોલ મેળવણો આપણે ના વાળા કુઢ્યો મહીનો એના બધો પાડો ભાઈ પૂછે છે વધુ પૈસા સુખ લાવે કે ના લાવે પૈસા વધારે પૈસા મંગાય બઉ બધા સીમંત આવ્યો ઓછો પરસે શું કે એ તો એવું આ પરિ શું એ મેરાયાત કરી તમે લઈ લાવો તો એ પરસુ છૂટ છે लक्ष्मी आराधना नहीं आरी नहीं बधी जोड़े करवाइ एक लक्ष्मी पड़े એટલે લક્ષ્મી ગભરા શું કરું મારી પાસે પડ્યો છે જય સચિદાર પછી કહીએ મામાની પોલ માં છઠ્ઠું કરે જયારે અનુકૂળ આવે ત્યારે પદાર્થો કઈ શું કહ્યું એટલે એને કહીને જઈએ તમારું તો સાંભળે લક્ષ્મીજી અમારું નથી આ જગ્યા છે ખરાબ વર્તન ના કરવું કહેવાય છે અહિયાં છોકરાઓ વધુ ટાઈમ બહાર રહે છે અહિયાં ટીવી વધુ જોવે છે અને પ્રોબ્લેમ ફેમેરિકામાં ઘણા સમુસ્યા છોકરાઓ छोक नहीं। नहीं भू अमीन के आप छोरा देखता मां बाप झगड़ा नहीं छोकरा वि अमुक उमर न था पे छोक लगभग माँ बाप ऐसी जुदा छोक बहार रहता थी गांधी आ आप इंडियन छोकराई गयु આવું છે પચાસ વર્ષ પછી છોકરા સુધારવા તો સુધરે છે નહી પછી પડી જશે બાર બધા बहारेना चोरी अमेरिका छोक ने, ने, ने, तो ने, असर, ने पड़िया तो बद ના ના એ 3 મે ના થઈ પડ્યા રે ને 12 મે હોય ત્યારે 12 મે થઈ પડ્યા રે મત એનું શું કારણે છે પ્રેમ પ્રેમ જુએ છે એટલે એલા બાબા શું કહેતા હતા આઈ લવ યુ દાદા પછી તે તે વિથ યુ બી વિથ મી આ યુ સ્ટે વિથ મી હે અમારી જોડે રો અમારી જોડે રો એમ કહે છે યુ સ્ટે વિથ મી શબ્દ શું લાગે તો તમારા સુરત એ હતો કે તમે ઝઘડો છો એટલે પ્યામ જ નહી જોતો કઈ ડપોર ફાદર મર્યા એવું મનમાં લાગે એ કંટાળ બચાય એમને બાર પૂછી તો તમારું બોલે તો સારું મારા ફાધર બધા તારા છે પણ અંદર ફાધર ખરાબ છે એવું ના બોલે હું પૂછું કે ફાધર તારા વખા નથી તાર ના દેવું સારા છે પાકા બધા પણ પ્રેમ નથી તમારો છોકરા મા બાપ સાથે સવાર નો એક કલાક હોય કે રાત્રે બે કલાક ત્રણ કલાક દિવસ કલાક એમને વધારે સત્સંગ બાર માણસો જોડે રે આપણને સમજાય ને એટલે એની તકલીફ વધારે થાય છે એમને આપડે ભલે ને આપડે ગમે તે સમજાય શીખશે પ્રેમ અમારે આપવો હોય પણ અમે ઇન્ડિયામાં ઉછરેલા જે કલ્ચર હતું અને અહિયાં આ લોકો અહિયાં બ્રોટઅપ થાય છે તો એન્વાયરમેન્ટની અસર એટલી બધી છે असर करीव मगे अछरेला अमार संस्कार हिन्दुस्तान घर्षण जल्चर एल ना यू के लॉस एंजल छोरा छोरी मोकले थे बंद थे પછી ફાધર બધા ખાતા હોય તે પાસે ફરી ચાલુ હોય છોકરા ફાધર જો મારી પાસે ચાલુ કરી દે કારણ જાણે કે મારા ફાધર કરવાના છે એ જે કરે વાર કરવું थोड़ी दादा हकीकत आ रजू बराबर नई माँ बाप तरफ थी हकीकत मखत मोटाभाग एवं बने के माँ बापता छोकरा मा मस नहीं देता होता एमने टाइमज नहीं होता टाइम नहीं होता टाइम हकीकत में एपन है ભાવ બદલો ભાવ બદલો ફેરફાર થશે પણ ભાવ બદલો નઈ તો એ ફેરફાર થશે રાખેલો પેરેન્ટ એમાં છોકરાઓ એમ કહ્યું કે ડેડી તમામ તો બીજું કઈ આવડી જ નથી જિંદગી પૈસા ભેગા કરતા આવડી જાઈફ શું અમે અમે રહ્યા નથી અમેરિકન કે નથી અમે ઇન્ડિયન કોન્ફરન્સ રાખી છોકરાઓ અને મા બાપ એ લોકોની વચ્ચે સામ સામી એકબીજા ને પ્રશ્નો પ્રશ્નોત્તરી રાખેલું સમાધાન તેમાં છોકરાઓ પોતાના ફાધર એમ કહ્યું કે તમે કે છે કે पैसा पड़ा पैसा जीवन इंडियन कल्चर अपना बहार अमेरिकन कल्चर राख्ता दशा थे પછી એ લોકો ઇન્ડિયા જવા તૈયાર થતા છોકરાઓ ના સમજાયત થઇ જાય છે એવું નહી એવું નથી સમજાયત થઇ જાય અમુક ઉંમર અમુક ઉંમર પછી નથી થતા નાના હોય ત્યાં સુધી બધો ધર્મોળ થી ફેરફાર કરવો એવું નક્કી કરો તો ફેરફાર થયા કાર્ય વ્યવહાર બધું ફેરફાર થતા જાય ત્યાં ફેરફાર થતો જાય कई संजो बाजव त्याजी बोल रहे આ વ્યવસ્થિત જન દોરવડી કરે ને તે પણ ચાલજ હવે એનું બહુ વિચારવાની જરૂર નથી આ તો આ તો વિચાર છે તમારે તમે થોડું ઘણું આવો ભાવ